તમારી છે એ બધા થી પકડાતું નથી મહાસાગર છે ને એ બધા તમને દેખાતું નથી તો હું તમને કેવું નથી કઉ આમ છે આમ છે સમજ આવે છે તેની જોડે જોડે અહંકાર વધે જેમ જેમ બધા જેની કોઈ વધે છે હું જાણું વધ્યો છે એટલે એકાદ રાખવા દોશ છે મોટા મોટા થઈ જાય મોટા મોટા થઈ જાય એટલે આપણા કે વનસો લાગ્યો બધી વાત એવી વાત હવે એવું છે ને પેલું મારે પેલા મેન્ટલ હોસ્પિટલ જેવું કરવાનો વારો આવે તમારી રીત આગરી કરવી પડે ને નીકળી જવું પડે હા એ તો એવું કરવું પડશે હવે ના એ તમારે તો પછી તમે કહો કે સ્પષ્ટ સ્વીકારવા સ્વીકારવાની વાત કરે તમે આવરી વાત ખરી વાત આ કાઈ દો છો છે કે ખરી વાત સામોશિકાર ન કરતો હોય તો તમે તમારે મારી ભૂલ છે એમ કરતો તો ત્યાં કામ ચાલશે નહી કે કામ ચાલશે નહી એ તો બરાબર પણ એ તો હું કઈ વાત કરતો તો હું મારું કે મારી ખરી છે અને એ કે કે ના ખોટી છે તો એકદમ તફાય નહી એટલે ગમે તે ખોલી દેવી પડે એટલે લાગે છે કે કે કે છે કે હું માનવું છું અહંકાર ની રેફ નથી શું અને અહંકાર ની રેફ હશે એ અંતરાય પર ક્યાંથી લેવું અમારી પાસે અમે આગળ સમજ માં પ્રગતિ કરીએ પણ પેલો સમજાવી ના શકીએ પેલા અમારા ખૂટે મુસલમાન શું સમજે મારી બેસે એટલે આપડે પેલા પેલા ઉગ્ર થતા દેખાય તમારે ભૂલો ગઈ અમારી ભૂલો તો પછી ભલો સ્વીકાર કરે પછી અરે આપડે કહીએ કે તમારે ક્યાં બોલતા લીએ તમારી ભાષામાં તમને કેમ લાગે બરોબર છે દરેક ની ભાષા જુદી હોય ને બેઠું હોય બેઠા હોય આપડે બધા ગયા શું કરીએ છોકરા ના હોય તો એની હરેક ચીજ સપ્લાય થાય તમારો અહંકાર જ તમને સપ્લાય થવા દેતો નથી બાળક આપણું છે માટે નઈ કોકનું હોય દૂધ લાઈને પૈયે પીયાજા બકરી નું બચ્ચું હોય એ કઈ છેડી કઈ છે એ અહમ નથી એ તો સ્વાભાવિક ક્રિયા છે આ બધું અહમ ને લઈને બધું અટક્યું છે બધું જેમ જેમ નિર્મૂલ થતો જાય સરસ છે જેના લોકો સંકલ્પ કે છે ને સંકલ્પ સંકલ્પ બધા ચવાઈ ગયેલી વાત છે આ જે પ્રકાશ આત્મા નો પ્રકાશ આ જે તમને કામ લાગે છે એ આ વચ્ચે જેવી ડિઝાઇન છે એ તર અમારું તો ઇગોઇઝમ છે ને તારા અત્યારે અમારું તો ઇગોઇઝમ નું સ્વરૂપ છે ઈગોઈઝમ ને નિરંકાર થાય છે એક માણસે આજે બરફ સસ્તો થઈ ગયો બરફ થઈ ગયો આજે બઉ ઠંડી પડી હોય બરફ ભરી લોક બરફ ભરી લે તમે અંકાર વાગયાત કરે છે પછી કેટલાક કરે છે